પ્રવચન સમાગમ કરવા આવે પાંચ દી દસ દી પંદર દિ મહિનો સ્વામી અંદાજે સમાગમ કરવા તેથી વાહન સુખી કુટુંબો સમાગમ કરવા આવતા આજે તો કઈ ન હોય તો સાયકલ હોય હાલુ તો કોઈ ને નથી સમાજ સમાગમ કરનાર હોય પણ સાધુ હોય પણ એ બંધ ની કથા વાર્તા બંધાર અખંડ જવું જ ઘણા સાધુઓ રાજ હબ ઉઠાળી ભરી પટી વાતો શરૂ થઈ ને મજુ પાણી કે હું હોય ને ગ્રસ્ત હા ઘણા નીંગ મળતા આપડે સ્વામી ને ચિંતા છે કેનું પાણી પીવે તારું એને તકલીફ દેવી આપડા નો કરું છે એટલા એ ઓલો કૂવો હતો બંદર મંગળ કોયડો ને ડોલી તૈયાર કરી દઈએ દર સ્લાગ ત્યાં દેખાય ના કે હેમરે વેલ છે ને ઇ દેલ ઉતારી તાલી કરે છે આજે કોઈ પાણી પીવું તો બતાવું કઈ બતાવ ના રે કઈ ભગવાન જોતા નથી એવો ગોળો થઈ ગયો એવો ગોળો વચને ભગવાન જૂના જૂનામ આવતો આગ્રહ શ્રી સ્વામી નારાયણ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સોમવાદ અઢારસો સિત્યોતેર ના શ્રાવણવદી નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ધારણ કર્યા હતા ને પોતાના મુખાર વિદ ની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાઈ ને બેઠી હતી પછી મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે વાસના હરિજન ના વતન ને વિશે વિશ્વાસ તથા વિશે પ્રીતિ તથા ભગવાન ના સ્વરૂપ નું મહાત્મા એ ચાર વાદયમાં હોય તેની વાતના નિવૃત્ત થઈ જાય છે વાસના કરતી નથી એટલે હશે નઈ કઈ વાસના આપણે કર્યો નથી ખરાબ પણ બધું અહીંયા જરાક મેળવો વિચાર કરવો જોઈએ એમ પ્રયત્ન આપણે કર્યો નથી ખરે તો એવી શ્રદ્ધા આવીએ જાય શ્રદ્ધા પેલી આરંભમાં તો હોય પણ જેવી જોઈએ એટલી પૂરી ન હોય શ્રદ્ધા નથી અમે નહી હરિહરિધમ ના વચન ને વિશે વિશ્વાસ વિશ્વાસ ભગવાન ભગવાન ના ભક્તો વિશ્વાસ જેવો જોઈએ એવો ન હોય એના એમાં આપડે રોકાઈ ગયા છે શ્રદ્ધા હરિહરિધમ ના વતન ને વિશે વિશ્વાસ પછી ભગવાન ભગવાન એ ક્યારે અહી બેસાય ગામ માંથી જો હંમેશા પાછું આવું ભગવાન માં એક હોય ત્યાં આવે ને શ્રદ્ધા હરિહરિજન ના વચન ને વિશે વિશ્વાસ અને ભગવાન ના મહાત્મા નું જ્ઞાન ભગવાન ના મહાત્મ સ્વરૂપ ના માહિતી એટલે ભગવાન સ્વરૂપ ભગવાન ના મહાત્મ જ્ઞાન મહાત્મ જ્ઞાન એ વિના નો આવે મહાત્મો હોય એવા ઊંઘવાળા એના સમાગમ માં પછી એના વચન શ્રદ્ધા જ ત્યાર પછી આવે અને શાસ્ત્રો છે એ પોતાની મેળ કોઈ જ્ઞાન આપતા નથી પાઠ કીડ કરે જ્ઞાન જ્ઞાન વસ્તુ તો સદગુરુ વિના મળતું નથી શાસ્ત્રના ઊંડા મર્મો એને પોતાની મેળે ક્યાંથી ભાઈ કાઢે માલિકા શ્રદ્ધા વિશે વિશ્વાસ અને ભગવાન ના સ્વરૂપ મહાત્મપૂર્વક જ્ઞાતિ મહિમા અને જ્ઞાન કહેવું જોઈએ જ્ઞાન શું કહેવાય તમને પૂછ્યું ભગવાન નું સ્વરૂપ આ પ્રકાર નું છે સરખામણી ની દ્રષ્ટિ મહાત્મા થાય અને જે ભગવાન નું તત્વજ્ઞાન છે મૂળ તત્વ કેવું છે એના ગુણ ધર્મો જે જાણવા ચાર વાય તો તો વાસના નિવૃતિ થાય હવે વાસના નીવૃતિ નથી તો ચાર પૂરા નથી એમ નથી આને પ્રયત્ન કરવો જોઈએ પ્રયત્ન વિના એની મેળે પૂરા ન થાય જયારે પ્રયત્ન કરે જયારે અખંડ અનુસંધાન એને હું અધૂરો છું હું અધૂરો છું હું અધૂરો છું હું પીરો છું એમ માને તો કેવી રીતે મળી આવે કરીને ઘડો પૂર્ણ છે પછી પાણી રેડવા જાવ છલકાઈ હોય જાય એ ઘડા મનો રહ્યો એમ માનવી માત્ર પોતાની સમજણ જે પોતે પૂરો છે એમ જે માને છે એટલે કોઈ બીજો ગુણ્યા આવે નહી ત્યારે વાસના તો ટી જા આ માણસો હું બરાબર છું એટલે સારી વસ્તુ આવવાની હોય તો થયું કઈ પડી જાય રે બી માન દિવસ ભાઈ શું કહો છો તથા ભગવાન પ્રીતિ તથા ભગવાન ના સ્વરૂપ એ વા જેના હૃદયમાં હોય તેની વાતના નિવૃત્ત થઈ જાય છે તેમાં પણ જો એક મહાત્મા અતિશય દ્રઢ હોય તો શ્રદ્ધા તથા વિશ્વાસ દુર્બળ હોય તો પણ મહાબળવાન થાય મહાબળવાનુ જ્ઞાન છોકરા નાના હોય બેટા નું થા એમ બહુ પકડી રાખ્યો એ ખોવાઈ દીધો એનો એ છોકરો હોળ વર્ષ નો થાય સોના ને ઓળખતા શીખે પછી એનો બાપ કે છે કે બેટા જ્યાં સુધી ભગવાન ના સ્વરૂપ નું મહાત્મા જ્ઞાન નથી એ ત્યાં સુધી ઓલા ત્રણ જય દુબળા છે ઉપદેશ જ્યા પછી ઓ એ તો હંવા નો જ છે ભાઈ વિશ્વાસ ન હોય તો આવી જ હોય એમાં બધા એની મેળે આવી જાય મારા એક હોય તો ચડી જાય કરાય મારા એક હોય તો જુબડાસી આવી જાય એક એવું સાધન છે ઓલા ત્રણ હોય તો એમાં લો હોય તોય આવી જાય નેતા ચડી જાય કર હવે આપણે એ વિચાર કરવો મહાત્મ જ્ઞાન પૂરું નહી હોય નહીં આવતા હોય ને આમ જવું છે મહાત્મ જ્ઞાન પૂરું હોય તો આ ત્રણ હોય તો આવી જાય જાય છે ન હોય તો કઈ વાંધો નહીં આમ નહી હોય નાખી નાખી દેતા હશે પેટી મગમ દઈ દેજે એની બેલેણ એ મુખમ સાહેબ છે એની બેલે બધા જો આપડા રહ્યું છે અથડામણ થાય ત્યારે ભક્ત તરીકે નો મહિમા હોય સ્વભાવ ઉપરછળા રે ચાક આવે ને એટલે ઝાડવાના પાંદડા માંથી ઓલું પાણી ના ડિબ્બા ભરતા હોય અને આપડે જાણી વાવ પાણી થઈ ગયું થોડો ઝાકળના ટીપા જવા જાય ટૂંક જયારે બરાબર થાય ત્યારે એ દેશ કાળ આવે તો એના ટીપા ફૂકાય નહી હોય અખંડ રાત્રિ દિવસ હું હજી ઓછો છું ઓછો છું ઓછો છું માર્ગ માં પૂરું થવાય પાછા સાધુ કીર્તન બોલે જેને નિગમ ને જાય તમે વિધવાનો વ્યાખ્યા નહી કરો ને બીજા ને વાતો કરવી હોય લોર મારી પાછો નથી અને મહાત્મા વિના ભક્તિ યુવાન થયા મોરજ મરી જાય પણ યુવાન થાય નહીં તેમ જેને મહાત્મા વિના ની ભક્તિ હોય તે પણ પરિપક્વ થતી નથી નાશ થઈ જાય છે અને જેના હૃદયમાં મહાત્મે સહિત ભગવાન અને જે મહાત્મે સહિત ભક્તિ તેના હૃદયમાં નથી તો શ્રમદમાદિક જે કલ્યાણકારી રૂડા ગુણ તે તેના હૃદયમાં છે તો પણ નહિ જેવા જ છે દેખાય નું પ્રસ્થાન કર્યું એમાં મરણ શું હોય છે મારા જે કન્યા એટલે સ્ત્રી જાતિ છે એ સ્વાભાવિક વસ્તુ છે અને દસ બાર વર્ષ ની થવા આવે ને એનું શરીર જનક દેખાવ હોય ખરો એટલે માણસ લાંબી વૃત્તિ એમાં હોય પણ એ જીવ જો ક્ષય લાગુ પડ્યો હોય તો હવે તો એની દવા હું થઈશ પણ આગળ ક્ષય રોગ લાગુ પડ્યો ને લાગે એ ભક્તિ ના રોગ કયો પેરવે વાળે ના ચોડે ના કરે એટલે આપડે ભક્તિ કહીએ ને દોડી દોડી ને આવે ચીંદુ કરે ભક્તિ કરીને દેખાય સમજી ને ભક્તિ નથી કરતો એ વખાણે એટલે કરે ઠીક આવે છે ઘરનું પણ યાદી આપી તો મનુ જ નથી ગયા દોડી દોડી ને જાય ભક્તિ પુષ્ટ થઈ છે એને બધા સાધન આવી ગયા ને સાધન એ ન ભળા ઉતર્યા બધું હારા હરિભક્ત ને નથી ભળા ઉતરતું હું તો હવા ખાવાનું કરવાનું આ પગને ટેવ પડી જાય લગોડીએ વૃદ્ધિ ભગવાન ના માર્ગ માં જે અંગ વધારવું જોઈએ ક્યાંથી જ બતાવી લીધું જે આવ્યા એમાં જો હવે હંમેશા હંમેશા ભગતિયા બધા આરસ ના કહીને છે એટલે નિર્વાસન થઈ જાય આવી જાય ને ધર્મ આવી જાય ને ભક્તિ ની તો વ્યાજ્યા નકરું મંદિરે રાત્રિ ની કથા વાંચતો હોય એટલે ભક્તિ આવી જાય એમ ને એ કથા વાંચી ને હું આમાં જ્યાં છું એને આજે મેળવે ત્યાર પછી ભક્તિ આવે તો હું વાંધો આવે પારણ કરે એને એટલું દેખાયું છે ભક્તિ ખુબ તારે દેખાય કરે ભક્તિ જણાતી હોય પણ મારી ના કલ્યાણ ના માર્ગે ન લઈ જાય ચૂલા છું જ્ઞાન કથે મળેલા ચૂલા ચૂલે થી ઉજરો પાક પાક પરોણા ખાઈ ગયા અને ચૂલા ને રહી રાખે એને તો ભાગ માં કઈ ગયા દેખા રોલી સમજી લઈ ઈ પેલા અમારે સાધુ આ વાત કરતા ને એ આ સાયુ ગાતા રાત્રે હવે તો આવડાવ ને માથે આવે છે ચૂલા બધા બધે કઈ પડી તો આવ્યા તારી તો કરે દૂધ પાક હલા કરે તો કઈ ધરાય નઈ તો બીજા એ ગમે કથા કરે તી કઈ એને હોવા દેનું છે ભાઈ કથે બળેલા ચૂલા બળેલો ચૂલો ખુબ અગ્નિ કાયમ રહેતો હોય એટલે એની દિવાલો તગડી થઈ ગઈ હોય બળેલો ખાવેલા ચૂલા અને ચૂલે થી ઉજરો પાક ઈ ચૂલે થી એ ચડવા મુકેલું એ નીચે ઉજર્યો ખાઈ ગયા મહેમાન આવ્યા હતા એ બધા ખાઈ ગયા ભાગ માં શું રહ્યું કહેન્દ્ર તમે વક્તા માં મા કઈ ન હોય વીજે શાસ્ત્રો કામ થાય થોડીક રહી આ કરી છે કોઈ શાસ્ત્રો ખોટું બોલે જ નહીં વાંચો લિયો નો સાંભળજો પણ એની મોટે અને સાંભળના મોઢે ભાગવતમાં લઈ ગયો કારણ કે એની શ્રદ્ધાને આપણે દોડવી શું કામ કરી એમાં ફળ થતું જે માણસ માં નથી અને જુવાન ગણ્યા એને વરી વાત જોઈ ને બે મારા ઘરની આવશે આવે એવા પતિ ની આવા શબોની આપણા સંપ્રદાય હવે આજ નીકળ્યા એવા હવે આ બોલે કોઈ નહી માથે આવે વાત છે વાત કરતા કરે એ વાત ભક્તિ અને ધર્મ પતિ પત્ની ત્યારે ધર્મ વિહોણી ભક્તિ એટલે વિધવા ધર્મ ગુરુ ઓ કોઈ જ વાત ન કરે શિક્ષા માં આવે ધર્મે રહીત એ ભક્તિ ક્યારે કરવી ક્યારે લખે ત્યારે જાય ને પાંચ દંડ કરી આવે એટલે ભક્તિ થઈ પણ ધર્મ કેટલો એ તો છે નહીં કરવા અને એને સમાજ ગુરજો તો નથી બરાબર સમાજ તો અગિનાથ એટલે એવડા ફળ મળતું નથી ના ને નથી મળતું પાછત છે પાછત માં હવા જેને ઠંડી આવે બજાર વાવેતર નોટું હોય તો બોલો જાય ભક્તિ ટા નહી મરી જાય જરાક રોકે અને સોજાળી ભક્તિ કેવાય એમાં જાય ને પ્રસાદી પાન મળે પાન દોડું મળે ને હાર મળે દોડી દોડી અને પાન ન મળે તો હું જાઉં બીજા આ મોક્ષ માર્ગ તો પોતાને જ ખોળવાનો આગળ ઋષિ મારશો જંગલ માં રહેતા જંગલ માં હું સન્માન કરાજરી છે હું કઈક આપે આપે નઈ પણ એનું કલ્યાણ થઈ જાય આજે પથના તૈયાર છે આ વાતો ના હેઠા બે હશે જો મેં આ લીયા એટલે તમારે બેરવાની મજા આવે રાગ છે એટલો રાગ છે પણ રાગી ન જાય તો મળવાનું છે વૃદ્ધિ ન જાય કાલ ન મળે તો એની ઉપર પાછો કાલ કદાચ ન મળે તો એમાં કઈ દુઃખ ન પામ્યું મારી ભાઈ યાદી છે પગે લાગે એવું નથી આળસ આવી ગયો પંખા આવી અને થકી ના ખાડીક બે ઊંડો વિચાર કરો એટલે હું નિષેધ નથી કરતા અમારા મજુ તમને તમારા જેવા કોઈ સમજવા કઈક નથી તમને ખબર લાગુ તમે એમને ના દોડ કર્યા કરો ગોઠવા પડે ઓળખવા કેમ ઓળખવા કેમ એ તમારી બુદ્ધિ ની ઉગરાધાર શાસ્ત્ર કઈ એમ શાસ્ત્ર માં તો લીધા હોય જો તમે સમજો છો ભક્ત ચિંતામણી નું બીજું પ્રકરણ વાંધવું છે એટલું જ વાંચ્યું નથી હવે સમજાવે બરાબર છે પણ એમાં રજુ એવા સંતને નામ શેષ કરૂબડા ને સંત માનો કઈ સંતને સંત માનતા નથી કોઈ હરિભક્ત નથી માનતો તમા એકલા એમ નહીં લૂબડા સાધુ માનો કઈ સાધુ ના સાધુ માનો હવે તમે તો હમણાં પણ એમ કઉ માં આગ છે ગાજર છે ખરીદવા જાય આગ નું મૂલ્ય આપે ને આજ વા લેતો હવે સાધુ જેનો ઓળખે જાણ કોઈ આ લુબડા લુગડા ને નથી ઓળખતા નથી ઓળખાયું અહીંયા લગે ને તમે દંડોધ કરો કે ન કરો તો એ લાગો કે નહી હવે આમાં ક્યાંથી તમે સાધુ ઓળખો ભાઈ તમને પ્રસાદી ની ભાન બેડવું જોઈએ તો બસિહારા મીઠે વચન બોલાવે અને તે પાછું ગ્રંથો માં જ પડ્યું પણ એને કોઈ વાંચવું નહીં એ તકલીફ તો નહીં લેવાય ભણો છો છોપરી વાંચવી કે ન વાંચવી એમાં કઈ લીઠું હોય લેસન તૈયાર કરવું પડે કે નું લેશન જ નહી બસ હો ગયા તૈયાર કોઈને ભણવું ન પડે મારે પણ આવશે હવે તો આ શહેર માં તો દઈ સુધરેલા છે અમારા જેવા રંગ ના કપડા છે એને દંગ કરવા જોઈએ તમારે એ બીજા લુભરા તો એ નહીં આજ તો હલા હાલ કવિયુગ છે એવી દુનિયા છે ને એને કલ્યાણ ને બને આ ઠગાય છે એની ભક્તિ બર્યું આવે એમાં છોકરું ધાતુ હશે ખેતર જાય કઈ કરે નહિ ત્યાં ચક્કર મારે ત્યાં ઢોર ચરતું હોય તો હું હંમેશા જાઉં વાળી જાઉં ખેતર જાઉં બધે જાઉં આવડા ની બે ના હાથે એટલે હું નિર્વાસ કે થતો હશે ભાઈ તો સાધુ પાડે પણ સાધુ કે ને કેવાય એ ઓળખતો નથી ભક્તિ જેના હૃદયમાં નથી તો શ્રમગમા જે કલ્યાણકારી રૂડા ગુણ તે તેના હૃદયમાં છે તો પણ નહી જેવા જ છે તો ન જેવાય ભોગ ને પણ જો આ જવાય ન આપણ બધું નાકું તૂટી ગયું રમ પેપર આ જેવું રમ કેમ અને પછી વાવવા જાય માં આજે નાકા તૂટેલું છે બધી મારાંત નાશ પામી જશે માટે એક મહાત્મિત ભક્તિ હોય તો તેની વાતના પણ નિવૃત્ત થઈ જાય મહાત્મ જ્ઞાન બરોબર સાધુ કેવાય પછી મહિમા પેલું તો જ્ઞાન તો જોઈએ કે અન્ન સાધુ નાનું નામ ઈ તો કોઈ જ્ઞાન મેળવ્યું નથી અને મહિમા ગૌ ચાર પગ એટલે ગાય કેવાય ને ગાય કેવી તો ચાર પગ હોય નું લક્ષ ને કાવડા ને સારું કોણ તો આ પગ માં રૂબરા રહે બોલ તે માટે મહામે સહિત ભગવાન ની ભક્તિ એ વાસના કાળા નું મહા મોટું અચળ સાધન છે વાસના ટાળું હવે ઓળખાણ નથી ત્યાં વાસના ટાળવાની વાત રાત્રિ બિહ ભગત હતા અને આ જૂની રીતિ અને રાખી હતી બે આરતી અમને સાંખાય હજી કરે હજી કરે હું હમણાં જેવો પછી ગુરુ નો અર્થ જ કેવા સાભવાનું હોય એમ નામ સરાસર ત્યારે કેવા સાંભળવાનું મટી ગયું કેવાય દેવ સ્વામી કહેવાય તો સ્વામી કોણ આ લુમડા પહેર જયારે બધા ભગવાન પહેર્યા હોય પગેલાં બાયું ના સ્વામી કેવાય આખા ઊંધા ઉપદેશ ને ઊંધું થઈ ગયો આમાં જ્ઞાન થાય છે ને અને નિર્વાસ થયું મારે શેઠ આ મા કરી પડે છો બરાબર પણ એ મંદિર માં જાય સન્માન કરે તો મર્યા જો સાધુ હર હતા આવા ભક્તું હોય એનું મરાયું આમાં ખબર ક્યાં છે સત્સંગ નો એને એને પૂરા માન્યો છે અમે તો એવું ત્યાં વચન આપણે સ્વામીનારાયણ ના વચન એનું ભીટ બેસે અક્ષરધામ તમે ક્યારેક વાતો કરો તારું નું કાઢી લોકો જૂના ભેગાડીયાથી મારી પાડી હશે કેમ છે ને વ્યતિરેક છે અને અક્ષર બ્રહ્મા અન્વય પણ એ કેમ છે અને વ્યતિરેક પણ કેમ છે અને પુરુષોત્તમ ભગવાન ને અન્વયપણે કેમ જાણવા જન્મ મરણ નું ભોગતા એવું છે જીવ નું સ્વરૂપ તે અન્વય જાણવું અને અથેદ્ય અભેદ્ય અવિનાશી એવું છે જીવ સ્વરૂપ તે વ્યતિરેક જાણવું અને વિરાટ સૂત્રાત્મા કરીને જે નિરૂપણ કર્યું છે તે ઈશ્વર નું વ્યતિરેક સ્વરૂપ જાણવું અને પ્રકૃતિ પુરુષ અને સૂર્ય ચંદ્ર સર્વે દેવતા તેનું જે પ્રેરક ને અક્ષર પ્રેરક તે અક્ષર નું અન્વય સ્વરૂપ જાણવું નથી બદ્ધ જીવ તથા મુક્ત જીવ એ બેના હૃદયમાં સાક્ષી રૂપ થતા રહ્યા છે અને બદ્ધપણું ને મુક્તપણું જેને હડતું નથી અને અક્ષર ના હૃદયમાં સાક્ષી રૂપે રહ્યા છે અને પુરુષોત્તમ નું અન્વય સ્વરૂપ છે અને ઈશ્વર ને અને અક્ષર અંતર્યામી પણ રહ્યા છે અને તે ઉપાધિ થી રહીત છે ઈશ્વર તો માનો કે ઉપાધિ બરાબર અક્ષર ની થઈ ઉપાધિ શબ્દ થી મુશ્કેલીઓ ઉપાધિ એટલે શું કેવાય એ હજુ નક્કી નથી કે એનો વાંધો નહીં પણ એ આ કઈ સામાન્ય વાત છે સંગ્રહ કરે શબ્દ જન્મ મારણ નું ભોગતા એવું છે જીવ નું સ્વરૂપ એ અન્વય જાણવું પાછું પાછળ બીજી ગણી નો કહેવાય પાછા વળ્યા હજી તમને ખબર ન પડી ગણી નો અર્થ જુદો થાય પાછા વળવાનો જુદો થાય એટલા બધા આપડે છે આ તમે સહન કરો છો એટલે કઉ છો તો ન કરે શબ્દ નો એવું છે આ ગણી નથી પાછા ભર્યા તમારે શબ્દ નો એવું બહુ ધાર પાછા વળવાનું ઉપર વળી પાછો આવે છે એનો અન્વય પણ એનો અન્વય કોણ મને ઈશ્વરનું એને જે એક કેવા એનો અન્વય પણ એમાં શબ્દ છે એ બોલો અને વિરાટ સૂત્રાત્મા એક નક્કી કરી રહ્યા હોય તો એ બરાબર છે આપડે હું એ બેઠો આપડે વાંચી જઈએ આપણે બોલીએ ફગી જાય નક્કી નથી કર્યું એ નક્કી થયું થોડું સૂક્ષ્મ ને કારણ એ ત્રણ શરીર નું ભોગતા પણ જીવ નું અન્વય પણ વિરાટ સુમા ને અવ્યકૃત એ શરીર માં એક રસપણે વર્તે એ ઈશ્વર નું અન્વય સ્વરૂપ જાણવું વર્તકો એનો જીવ છે એને ખ્યાલ હોય કે સરખામણીમાં મૂકવા જઈ એક ખ્યાલ નથી કે આવું ક્યાં ભેટ વસ્તુ આપણે આ જીવ જઈએ સૂક્ષ્મ ના કારણ પણ હું લઈને બેઠા છે મારું માઇન્ડું છે શંગાર કરવા તૈયાર થયા એને સાફ સુધી ખાય અને સુખ શું શરીર કયું આવડું બાકી ઓઈલા ઓગણી થાય હવે એ સુક્ષ્મ શરીર છે સૂક્ષ્મ શરીર ને પણ આપણે પોતાનું પાંચ સૂક્ષ્મ ને પણ બેઠા થઈ ને અંદર જાય અંદર જાય કારણ એક તત્વ નું છે એને ઉભરી નથી જોવી નથી બેઠા ગંધ ધન હા એ અમાન ગંધ ધંધા આ બધા બેઠા એને વાસ આવે છે એકઠા માટે હોય વારી બેઠા છે હા ભરવા બેઠા છે બધા એની દ્રષ્ટિ છે બધા અહીંયા બેઠા બેઠા દુકાન ઘર સાંભળે છોકરો સાંભળે બહાર રખડતા હોય બેઠા બેઠા કામ ધંધા માં રખડતા હોય કરે પણ તમે સ્થુર થવા જાવ તો એને બંધાયા વિના રહે પણ પછી વિધવાનું હોય અવિધવાનું હોય વાસના કારણ કારણ કે બીજું એમાંથી સ્થુલ ને સૂક્ષ્મ બે બે ઉત્પન્ન એ બિયારણ બિયારણ નષ્ટ નાશ પામે બિયારણ માંથી પાંદડા ફળ ફૂલ બધું એમાંથી કરાયું થાય એ કારણ શરીર નાશ પામે બાવડા બે એની બે કારણ શરીર ને નાશ કરવું જોઈએ એ નાશ કરવાના આ બધા ઉપાયો નક્કી કરી રાખે હું એમને રૂમ ભાઈ આ ગમ એટલું મન જાય ઓળખવી નાશતી હોય છોકરા એક જણા બોલે ભાઈ રોટલી ને તો આવી છોકરો રોટલી ને ઓળખે છે રોટલી પણ રોટલી પેહલા તો આને ઓળખવા જાય ઓળખવા ના પછી એનો નાશ પછી એનો છેદ ઉડા અને કારણ જો જીવતું હશે જન્મ મરણ સુધી જો આ અક્ષર છે બધાય કોઈ એને બાવન કહે ને કોઈ એને બેજા કહે એમાં સ્વર્ગ ને વ્યંજન બે ભાગ છે ખોડો અક્ષર હોય ને વ્યંજન કહે જળ ભરે આખો થાય બધા અક્ષરો છે તો એ આદિ અક્ષર ને જોડાઈ જાય ખરું અને ઉચ્ચારમાં એની દેવા આવે બરાબર ખરું બધા એવો અક્ષર છે એ જો ખોડો થયો તો ઊંડા માથા સ્વભાવી વાત જેવું પ્રાણી માત્ર ના જે સ્વભાવ કહીએ કારણ શરીર કહીએ વાસના કહી બધા ઈ પ્રાણી વપરાઈ જાય મજા ના હોય અહીંયા રેવું ગમે નહીં મારે લાઈન જ રેવું સ્થળ ને વિશે એક રસ થઈને બેઠો છે સ્થુલ ને કારણ માં એ બેઠક સંકલ્પ વગેરે કાના ડાવતા હોય સુક્ષ્મ શેરી કામ કરે અને કારણ તો છે એના વિના તો કોઈ ચાલુ ત્રણ દેવ ને ભોગતા પણ ભોગતા ઈશ્વર ને એમ કહ્યું કે વિરાટ સૂત્રાત્મા ને અભ્યાસ અભિયા ભોગતા પણ નહિ શું વર્તવા વર્તવા પણ એને કર્મ ના ભોગ છે જ ને ઈશ્વર ને કર્મ નો ભોગ છે જ ને એ ભગવાન ની આધીન છે બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર કર્મ નથી સમજો કર્મ હોય તો જન્મ મરણ હોય તો ઈશ્વર જન્મ મરણ નથી અમે આવ્યું જન્મ મરણ ભોગતા પણ જીવન આવ્યું ભોગતા ઈશ્વર ઈશ્વર બ્રહ્મા વિષ્ણુ મહેશ પછી અનિરુદ્ધ બ્રદ્ધુ સં ઈશ્વરો છે એ ઈશ્વરો બ્રહ્મા સૃષ્ટિ કરે છે કાર્ય છે કાર્યમાં એક રસ પેપર પડવા દે નાનું મનુષ્ય માંથી પશુ થયું ના ન પશુ માંથી માણુસ થયું થાય પણ એની દ્રષ્ટિએ મહિલાની આજુબાજુ